આવે કે ના આવે એવું બંને મારે ભરણું ખાવું છે ચાર નાખે પંદર નાખી થઈ જાય ભાવના નથી નિશ્ચય હોય ની ભાવના હોય છે ના એ નથી જૂની જે નોટો વાંચવા માટે લાયા છે નટુભાઈ ને લખેલે એમાં પાંત્રીસ રૂપિયા થાય છે ગુજરાત માંથી સચી જે ઈચ્છા થાય તે દેખાય અને સૂર્યનારાયણ ઉત્તર સૂર્યનારાયણ તે હું દેખાય ને આતંક હરકું દેખાય પણ તે આતંકવાના નથી ઉત્સાહતા બા આ ઈચ્છા મને લાગે ઘટી ગયા ને વાટે નહીં જીતની બધી ના થાય બાકી આપવાની ઈચ્છા થાય ડાક્ટર કહે મારી ઈચ્છા થાય થયા હોય એ હિસાબે સ્વીકારી માટે નહીં આપણે ક્યારે હું પાકીલાઈ નક્કી મારી ઈચ્છા કરનારું હું ઉદ્વેગ માં થયેલું કોઈ જ કાર્ય સ્પષ્ટ રીતે નથી થતું એ કાર્ય ફળ પણ નકારાત્મક કે નિષ્ફળ હોય છે આ ઉદ્વેગ ના સમયે કાર્ય મુલતવી રાખવું એવું કહેવામાં આવે તો આવો ઉદ્વેગ વાળો પૂર્વ ના કેવા કર્મો નું ફળ હશે તમ લે લેવાય ને ને તમને તે તમને કુછໄລ દે જે એટલે આ નંબર એક કને ઇનસે કલે માર્ક ને કહેવો દીને એટલે મંજે માર્ક બહુ દિ હા જાય ને ઈચ્છા બધા અનુભવી કે કેવા કામ પાડે તો હવે વાળો થઈ ગયો પુરાના કેવા કરવાનો ફળ છે ઇકોનો અધિકાર નથી માય કોના સ્ટાફ પરનો દેખાતો કે પહેલા ના પહેલા પણ પેગા વપરાય મન જુદું ભયું હોય તો ચલાવી શકાય જીત જુદું બની હોય તો ચલાવી શકાય બળી ના હોત ને ત્યાં એક અહંકાર કર્યું કેટલા અહંકાર થી કર્યા છે અરણ મહિના બીજા નોકરી કરવા ગયા થાય છે દાદા એટલે ભવિષ્યમાં આવી સ્થિતિ આને તો આપડે કઈક કરી નાખીએ એટલે એમાં તો જેટલો આપડે હવે અહંકાર એટલો ના વાપરીએ તો એવા ઉદ્વેગ વાળા આવે ને એટલા ખાસ આ લાગ્યું છે ક્રિયાઓ કરવા છતાં જયારે ફળ ન જ મળે ત્યારે તેને કોઈ કથન કર્મ પૂર્વ ના ભાવ મનાય છે પૂર્વજન્મ ના એવા કયા કયા છે જેનો અંતરાય કઠોર ઉપાય થી દૂર nada en traje de aquí થી થાની છે એ મતને કાંડી વિજે આનું આ છે એ નિયત છે ને એને લાભમાં તું આળો આવો તો તને લાભનું અંતર કેબું દે તને બસ લાભ ના થાય એટલે જે અંતરાય આવે એને લાભ ના થાય હા તો આવો તો આવો વાત કેલા તો એ નડ્યા પછી એ મને નડે પછી એવા જ બરોબર છે એ બધા નડે એ કરીએ કે આપડે શરીર નામની બાબુ દરે નામ કર એવું પણ બે વાગ્યા આવું પેલા તમને પહેલે હોય ને ભાઈ તું ભણ્યા પછી એટલે એમને કાઢું કાઢી તેને કહ્યું પણ મેદા નામ ની બે વખત સાકર ખેંચ્યું છે કોઈ દિવસ નાની નાની બાબત માં હું ખેંચતો નથી કે બીજી વખતે લગ્ન નક્કી થયું બધું આઠ દિવસ માં લગ્ન લઈ લેવાનું અને ક્યાંય વડોદરા વાડી ખાલી ના પડે મને તો બધા પ્રયત્નો કરી જોયા એ દિવસે એ વાડી માટે બધા કોર્પોરેટર્સ ના બધા પછી કહું કે બાળક તરીકે આપણા બધા ઉપાયો પૂરા થઈ ગયા હવે કે દાદા ને પપ્પો જે હું દાદા ને ઘેર આવ્યો કે પાંચ મિનિટ માં કે ફોન આવ્યો કે તમે પૈસા ભરી જાવ गाओ में सेंटर पर ट्रैफिक है તમને ત્યાં સંયોગ દાદા આવ્યા ને તો પેલો તને લખ્યું છે એટલે ટેવ પડી ગયું છે ગો ટુ દાદા હવે તમે જયારે એવું કહ્યું કે પેલા ભાઈ છે તે બહુ મુશ્કેલી પડે તો જ તમને પડી ગઈ છે બધા સંયોગો દાદા ને વસરાઈ દે છે એવું થાય બરાબર સવાલ માટે શું થયું આપડે અહિયાં માણેકલાલ ભાઈ કરીને આવતા હતા એ છે ને માકે ગમી પાર પાર દેખવા મળે એ એ ભાઈને સમજી શકે ખરેખર બહુ سارے છે જદામાં બહુત سارے વાહ હા તો ભગલખવામાં ધર્મમાં તો પાંડન મે સાત પછી રહેતા સંતાન કે આના કે આજીજી ઇન કે કારણ કે રાખે પણ આ તો એટલે શું માને આ તો કરેલી ક્યાં કરે બાજુ બધું આપતા વાી જરા બે ત્રણ વખત એમને વાંચે ને પછી એમને એવું તારણ કાઢ્યો કે આના અમુક ચેપ્ટર છે ને dari yeah, ya આપણે પૂછાયે આત્મા નો સ્વભાવ ઉપયોગી છે પણ જયારે કોઈ ના ટો ના આવતો હોતો ભલે જાનવર ની અંદર ગમે તેમ નહી આ બુદ્ધિ થી બુદ્ધિ થી બગડે છે કરે આ ચાર મા જે મરી કરે એ પણ માણસ છે એવું લઈ શકે મુક્ત થયા પછી મુક્ત અત્યારે મુક્ત થયા આપણે અજ્ઞાન થી પણ જયા તાજ્ઞાન થઈ ગયા આપડે પહેલાની કલમો લાગુ પડેલી છે એ કલમો નો કેસ ચાલતા પૂરા ના થાય ત્યાં સુધી આપણે એને રહેવું પડે કોર્ટ માં એટલે પહેલા ની ફાઈલો નિકાલ કરે એટલે પણ નિકાલ થઈ જાય ફાઈલો લીધે આ દેહ એટલે તો આ દેહ નો નિકાલ થાય અને નિકાલ થઈ ગયો એટલે સંપૂર્ણ આત્મા થઈ ગયો એટલે સિસ્ટોજી એને મોક્ષે જવા માટે બીજું કોઈ કારણ જોઈતું નથી પહેલાનું એવું છે કે કર્મચ છે તે આગળ સિદ્ધ ગતિ માં બસાઈ જાય છે સિદ્ધ ગતિ આ લોક બ્રહ્માંડ ના બે વિભાગ છે એક લોકલોક લોક આલોક તે ભેગું કરીને લોકાલોક હવેલું લોકાલોક લોકાલોક શું છે હવેલો પરલોક સુધી છે આ લોકો એટલે ગતિ બદલાય એટલે પર લોક ભગ્યો સમજે છે ને અને આ જગત છે લોકલો હવે લોક એટલે શું કે જ્યાં છ વસ્તુઓ નિરંતર રહેશે અને અલોક એટલે શું એક જ વસ્તુ એક આકાશ તત્વ એક જ રહેશે અને અલોક ડેરી વચ્ચે ખોંધ છે સાંધા આગળ સુધી તો આગળ સિદ્ધ ગતિ સિદ્ધ માં ત્યાં આગળ બધા આત્માઓ જુદા જુદા જુદા સ્થિર આત્મ સ્વભાવમાં પરમાનંદ જેને આ તક જે છે ને આખું એમને દેખાયા દેખાયા જ કરે નિરંતર અને અંદર એટલું સુખ વર્ષે અહંક જ છે અને એક સેકન્ડ માં સુખ થતી રીતની હોય અહીંયા ઘર તો મનુષ્યોક માં સ્વામિના ચાલે એટલું સુખ સેકન્ડ એવું જય શ્રી કૃષ્ણ સ્માર્ટાઈઝ કે કે જે આપથી પરમાન પરમાનંદમાં નિરંતર સુખમાં આ જીવન સુખદ કોળ સુખદ કાં કે વીપીએસ જેવું કરીએ ભાર કર કે કોણ થાય કે કોણમાં તમે જલાયે છે આદ આદાય ભેડે છે અમને કાઈ દવા ભેડે મારી કરતા એનું નામ કે ઇટર છે જાય નહીં આયા પછી જાય નહીં અમુ ક્દ્ર નું જોયું ને આયા પછી થતું નથી આયા પછી જાય છે કરવા જેવું સમજો સ્વભાવ જ નથી કરવાનો સ્વભાવ જ પોતાના સમાજ નો છે જ્યોતિ માનીએ છીએ ને આપડે ઓળખતા નથી આપડે આપડે તો આ ઇલેક્ટ્રિક છે એને તેજ કહીએ છીએ તેને કહીએ છીએ એવું તેજ આપડે ફરીએ છીમાજ જ નહીં તેનું તેજ તો કેવું છે સપન પ્રકાર છે પોતાને પણ પ્રકાશે અને સામાને પણ ટકાશે આ તેજભર ને ફરપ્રકાશક છે પોતા પોતાનું પછી ને બારકા ને પ્રકાશ કરે છે સમજો ને અને આ દઢ હવે આ મહેનત કરે તેજ ઉપર થાય તેનું સહન સ્વાભાવિક અને એ તેજ કેવું હોય છે કે તેજભમાં બધી જ વસ્તુ દેખાય બધી જ વસ્તુ વસ્તુ દેખાય અને આ બે દેખાય આવું કે દેખાય છે એવું તું કલ્પુ છું તારું કલ્પેલું એવું છે નહિ જ્યોતિ સ્વરૂપ એટલે શું જ્ઞાન દર્શન બે શબ્દ ભેગા થાય એટલે જ્યોતિ છે જ્ઞાન દર્શન બે ભેગા થાય એ જ્યોતિ છે જ્યોતિ આપડા સમજ સમજતા ને એટલે પોતાની ભાષા સમજી જાય છે અને લાઈટ થાય છે તમે હું એમને કઉ છું પછી કે એ કૃષ્ણ ભગવાન એ ન હોય ને એ દિવાળું જ્યોતિષરૂપ એ નહી એને જોનારો છે તે આને જે જુએ છે ને તે આત્મા આ તો દ્રશ્ય કેવાય શું કેવાય શું કેવાય દ્રશ્ય અને દ્રષ્ટા છે દ્રષ્ટા ને ફરી કાઢી આટલું ભેદગુર્યો રાખી આટલું જગ્યા દર્શન કરી સાધુ બાબા એ સ્વીકાર્યું તેને થાય છે પેલા ને ખાવાનું આ નય તેર નો સત્કાર એ બધું આ લૌકિક ભાષા જુદી છે અલૌકિક ભાષા જુદી એવું ખબર પડે છે આ ઉદ્યોગ આવ્યો છે એટલે તમે જુદા પડી ગયા હે ઉદ્યોગ આવ્યો એવું ખબર પડે એના ઉદ્વેગ ઉદ્વેગી સમાધાન તૈયારી થઈ રહી છે દાદાજી એક ખોટું છે તો મારો મારો જન્મ માન હોય કોઈના જન્મ હોય જો પાપ તો કોઈના જન્મ બધા નથી કરતો એને પ્રકૃતિવાદ વાળા શું કહે છે これは放射線。あ、働いて。は。え、なんかで、なんかで、なんかで、なんかで。で、いつまで નાખે મજુ यार कहता है कि करता है ये नहीं करता है अंतर है यानी सही वर्णन करके देखो ये गाते अंतर करता है कोई बात पकड़ता है अगर तुम वो वो ध्यान बांट तो है क्या मतलब है यार केला खा लेना दे अंतर पड़े देखना अंतर अंदर सामने તમે આવતા પણ આપડે મોકતા થઈએ ને પછી અતિક્રમણ કરે તેમાંથી મુક્ત થઈ જવાય મુક્ત આપણી સ્વીકાર કરીએ મુક્ત થઈ ગયા નોકરી કરે છે એ પણ દાદાગીરી કરે તો નોકરી કરે છે રાજા ને તો નોકરી કરે છે ને રાજા નું જેટલું સારું થાય એટલું કામ નું મારી જે ઈચ્છા છે નાખી દેવું રાજા આપવાનું છે રાજા નું કઈ કે પ્રધાન કે કોઈ કલેક્ટર કે હોય કોઈ bueno y de quedar જ્ઞાન અપાવે તો જ્ઞાન લેવામાં નિમિત્ત બને ધંધો જ આપણે ધંધો જ આપણે આપડે પણ હવે તો પડે તો સમય ના આવે એવી આપડે ચંદ્રભાઈ પેલા તો એ મોટો નાનો પછી કે ત્યાં બાર કેમ આ મારશે બે બે ને બે આરામ તો આ તો એ આવ્યો ગુણાકારનો પરોક્ષ ઓરા કા ટુકડા ગુણાકાર કેન થઈ ગયું સાવ આ સબ કોરા ની ના ગોળ રહી કે દે દે આ મે વખત એક તો જ્યા સાહેબ આપ સાહેબ આવે આવે ગલાબ બટ ખતમ આવરી આ ધમજવાનું તમે અંદર થતી કરવું પડે જ્ઞાને અનુવારે કામ કર્યા કરે જ્ઞાન જ કામ ક્રિયાકા ઝઘડા કરી દે નાની કેમ થાય અરે એ દુનિયામાં તીસ એનો ભેડ ના ગમે તમને બહાર છે પોતાને એના માટે તો દાવો પડે જેનો ભય લાગે બધા નોંધાય તો એના